ના? ભોલાભાઈ પૂછ્યા સોનું અપાય આપીને શું આમ કઈ જરૂર નથી આગળ મેરેજ આપી ગયા તમે ભી જમી લે તમે દાદાજી ભગવાન ના ઘર ખોટ નથી પણ અમારા ઘર ઘણી ખોટ ને તમારી બધા બોલાય બોલાય કરે કેવા ક્યાં જવું હવે પણ દાદાજી આપતા વસ્તુ પાછા આવશો ને આવતા વચ્ચે આપો દાદાજી તમે ફૂલ ના અમારે તમારે ફોટા ને ચડાવી વાંધો ચલાજો ક્યાં ચલાજો હા ભગવાન મોટા જો ચલાવી પેલા પેલા ફોટા બે ના કરાવડા પંદર હજાર રૂપિયા ના તે કઈ ગયા છે પંદરસો ડોલર ના કાલે જોઈએ કાલે બે દ્વારા કાલે બે જોવાના ફોટા પડાવ્યા બે ને અહી બોલાયો હતો ફોટોગ્રાફ બે તમે થયું હોય ને ભોગવા જવું પડે ને અને જાણ કે ભોગવવા જવું પડે ભગબી પાસે અહીં આવવું પડે અહીં આ પછી મોક્ષ માટે ક્રેડિટ ડેબિટ ના હોય ખાતું ના હોય તાર પછી મોક્ષ ક્રેડિટ ને ડેબિટ ક્રેડિટ થાય ભોગવવા જવું પડે એટલે કર્મ બંધ થઈ જાય કર્મ કરતા બંધ થાય ક્રેડિટ ડેબિટ બંધ થાય એટલે વ્યવસ્થિત કરતા સમજ પડે એ ચાલી જાય તો દાદાજી આપડા જ્ઞાન લીધેલા બધા મહાત્મા સરખી રાખજો ના તો બંધ થઈ ગયે ને બંધ બંદ જ થઈ ગયું સરસ કામ કર્યું પછી મોટી મળવા ભાઈ જોયું ના પાડે તો મોક્ષ મળે ખરો બંધાય બંધાય મોક્ષ ના મળે પચાસ મિનાટ થવાજના માં જ્યાં भेगो पाजो भेगा मुला भाई पूछे आव मे तमारी भेग ए बीजा भाव मैं भेगा પેલો કે Jalla sneiden. Hier, bei jetzt bleiben noch rein mit dir bei mir nicht. Discount ist mager. Okay, I think they are okay. Alala પોત પોતાની વાતો હોય પછી પહેલી વાર ઇન્ટરેસ્ટ નતો આવતો બધા ઇન્ટરેસ્ટ નતો આવતો થોડું ઘણું દાદા આવતો આ તો દાદાનું ઘણું આવે છે નીરુ બેન વધારે नहीं। आ, नहीं। तो बहुत भारे सेवारुभ नु काम का દાદા મેં નક્કી કર્યું કે દર અઠવાડિયે એક એક મહત્વ ને કાગળ લખો મેં ખાલી ત્રણ કાગળ લખ્યા છે એક વખત અરુણભાઈ શાહ ને લખીએ બાર ગયા હતા ત્યાં લખાયા ત્રણ જ લખાયા છે કટકત કર્યું લખાય છે તાર કચકચ જ કેવાય સા એ બુડા ક્યાં કચકચ કરતા હે એ બુધા કે જ્ઞાની છે એ કિરલા ક્યાં કરતા એ કે નાખે તમારો તમારો સમાજ ના પાડે પણ મીમિયા પડે કે પ્લ તમારાત મળે છે ને દાદા નો જોયું જ ના ભાઈ આવું જોયું જ ના ભાઈ આવેલો થઈ જાય આપડા <laughs> બે બાજ આ કેલા ચોરી ઓપડી પાંચ એક ચારસીટી तो ना, पिस्ता करी केसर ने पिस्ता बीज कशु नही दादा लूर નાઈન્ટી ફોર થયા ટોટલ નાઈન્ટી ફોર લવા જામ ચોરાણું આવી ચાર આખી બુક છે એ એક માં વીસ કુપન આવે એટલે એસી અને ચૌદ બીજી પાંચમી બુક માં અમે જે કાગળ લખીએ છીએ કે આ મહિનાનો ચાખ બધા લવા જા લઈ ના છે હા અનવા વર્ષના નવા વર્ષનો લોજામ ઓગસ્ટ ડિસેમ્બર વર્ષે લદા મને દે હેવ અ હિટ ક્યારે પે ઇતરી દયન ડાઈટ ચલે છે આભાર ના બસ આભાર ના ફંક્શનનો લસ્ટો ચાર અને પા બીજી બે કઈ ગયો મને પાયલ ગમે પ્રયન કરો ગાયોનું મોટો છે એમ કલન આપી જવાનું એટલે તો બેલ સાથે નઈ કરે તો દોડ જ આવે એ મારે પાછો અમેરિકામાં ફરાકા મીટ મે બગન જે પ્રોબ્લેમ છે જેમ ખાઈ ખબર 10:30 વાગ્યા સુધી પડતી રહી ત્યાં સુધી 3:00 સુધી ચાલી દીની હા ના મને એવું એવું એવું કે નહી જારીમાં સાળે નહ તો 20183 44 આવતા નહીં આ એમ કે બીજી ક્યાં કઈ દેજે મારી પાસે છે એકાઉન્ટ ઓન લઈ કેમ તને ડેડી યાદ આવ્યા છે બાકી <imitation> રહી <imitation> <imitation> પુષ્પ માહ કોને ત્યાં બધા ભેગા થયા હતા આજે આજે ટ્યુઝડે મંગળવાર દર મંગળવારે બધા મહાત્મા થાય દર મંગળવાર આજે થયા પંદર રાખી રાખી પુષ્પાબેન ના ઘરે ગઈ નહી કે મારી ઘરે આપણા ઘરે હતી આવી મેં નથી કર્યું ત્યારે મારો ઘડિયા નું ટાઈમ ચેન્જ કર પંદર હજાર રૂપિયા ના ફોટા પડ્યા આપડે તો 15 ਦਿਨ ਦਾ ਫੋਟੋ ਹਤਾ ਹੈ ਇਸੇ 15 ਦਿਨ ਦਾ ਮਾ ਨਾ ਬਲੇ ਪਰ ਲੜਾ ਇਹ ਇਹ ਫੋਟੋਗ੍ਰਾਫ ਵੀ ਇੱਥੇ ਟਾਪ ਫੋਟੋਗ੍ਰਾਫੀ ਤੁਸੀਂ ਟੀਵੀ ਬੈਂਕ ਨੇ ਆਪਕੋ ਟਿਕਲੀ ਫਾਲੋ ਮੈਂ ਕਿਹਾ ਟੀਵੀ ਬੈਂਕ ਤੋਂ ਮੋਕਪੇ ਚਲ ਬੈਂਕ ਨੈਕਸਟ ਇੱਕ ਕਵਰੀ ਮੈਂ ਮੋਕ ਰੂ ਵੇਖ ਲੈਣੇ ਲੋਕਾ ਸਰ ਸਾਰਾ ਪਛ ਲੈ ਲੈਂਗੇ ਲਾਓ ਬਾਕ ਮਾ ਲਾਓ ਨੀ ਤੋ ਟੇਕ ਲੋ ਬੁਰਾ ਕਹ ਲੈ ਹਾਫੇ ਲੈ ਬਤਾ ਕਿ ਤੁਮਰੋ ਫੋਟੋ ਕਿੱਥੇ ਆਇਓ ਹੋਇ ਕਰਾ ਕਾਪ ਚਾ ਨਹੀਂ ਗਾਇਬ ਮਨਾ ਕੇ ਅੱਜ ਮੀਣਾ ਲੈ ਆਵੇ ਸਰਵਿਸ ਆਪਾਂ ਦੇ બહુ સરસ થયું હા એ જો ગયા વખતે બધું લાગે પડે મારી છે વાલ કરે છે મોડું બગડવાનું થાય જોડે દીપક તમારે જોબ માટે મોડું બગડવાનું થશે મોડું બગાડ ના થાય વાલ ના કરે સરખો રહે તમામ પ્રેમ આજ રાધાકૃષ્ણ કેમ એવું તારા બધા તારુલતા બેન તારે વાલ આ બે ની ઉપર જ વાલ નઈ પછી નહી થોડું ગણાય પણ મને એક વસ્તુ બઉ સુંદર સમજાય તમે બુદ્ધિ બુદ્ધિ કેતા તા ને પણ મેં હમણાં બે દિવસ પર સાંભળ્યું કે બુદ્ધિ લોસ અને પ્રોફિટ બતાવે એટલે ડખો કરે મને સમજાયું કરાવે છે હા બુદ્ધિ રાત કરાવે એવું ને મારો ઘોડો થી જ આ દરિયો છે કલાક પછી નીચે જતો રહ્યો શું તમે હંમેશા કેતા બુદ્ધિ ડખો કરે એટલે એમ કે ના કામ ન થયેલું કે કામ ન થયેલું સાચું ના કામના હોય ઉઠાઈ દેવા દાદા પર વાલ રાખવાથી આખા યુનિવર્સ પર વાલ આવશે દાદા ભગવાન પર વાલ રાખવાથી આખા યુનિવર્સ પર વાલ આવશે સાચું વાલ કે સાચું વાલ પ્રોફિટ એન્ડ લોસ આપડે ગાડીમાં એવું થાય એમનામાં એવું ના થાય શું કઈ બુદ્ધિ દર દાદાજી આ તરુણા વાત સાંભળી અત્યારે કોઈ આમ તો આવું જોયું ફક્ત પાણી પાણી પણ છૂટવું હોય તો छता पैसा आया रेव हो गई नहीं, चो, ना तो वरी नहीं आप कोई ना दोष है नहीं आ दुनिया जे कई दोष है दोष है રાખી એ દુકાનો ખાડી રાખી અરે બીજા બધાનું શું થયે કુઈ જાય કે જગત માં કેવું ચાલ બધું જાણીએ અક્ષરે બોલીએ નઈ આવું જોવાય કોઈ કટર નું વર્ણન કરો છો સારું લાગે બધું એનું વર્ણન કરે આપડે અમે બધું જાણીએ કેમ જાય છે બુદ્ધિ ડખો કરે બેને તળા ને હજલ પાડી દે છે એની સાથે જવાની છે રૂમ માં ત્યાં મોકલી છે હા બે ને બધા બી જાય મારું લેફ્ટરાઈ છે મારી જોડે રહેવું બહુ મુશ્કેલ વસ્તુ પણ દાદાજી આ બોલ્યા હતા કે હું એક લેફ્ટ કરું એટલે મને કરોડો રૂપિયા નુકસાન થાય હું કઈ નવરો છું કોઈ ની તમારે વચ્ચે દશા બેઠેલી રાઈટ બોલવું પડ્યું આ બધું કઈક બાળકો ને જાગે પાછ થઈ ગયા હવે એમનું વજન ભરત નું કામ નહી ભરે ભરત આ ચોરી ચાલે આ જોડા પહેરતા હતા પેઢા લીયા ટોપી પહેરતા બોલતા રેતો હરીશો હતો ધાઇ મારી કામ થાય સમજાવવા જાય ને સમજાય છે આ તો અને કેળની આપે બઉ સરસ થાય પણ આપડે થોડું મંદિર થયા પછી અને કરીએ સ્વસ્થ બરાબર મંદિર થયા પછી એને કરીએ ના એ લોકો એક સબ્જેક્ટી મને પસંદ પડી ગયો ઇટાલિય આપીને આપીને આશીર્વાદ આપીને ધંધા લીધા છે આવે જાય છે આપડે ખાલી જોયા કહેવાનું હોય ને કે શું કરવાનું બુદ્ધિ હોય કઈ લેવા દે શું આપડે ધમાલ કોઈ છે એટલું આમથી ઇલેબત થઈ ગયું આપણને મહિના સહી કરાઈ જાય કોઈ વખત સહી કરાઈ જાય ઓકે એટલે બધી મોટેલો રામ મોહનભાઈ એ કયું પ્રયાસ ઉત્પન્ન થયું શું કેવાય બાકી હમણાં ઓલિમ્પિક છે ને આ વર્ષે એની લીધે ધમાલ થઈ છે ઓલિમ્પિક ગેમ્સ છે આખો સમાર એને લીધે એડ મોરડી વાગે આખરે ચિત્ત ત્યારે મીના કઈ અમારી બુદ્ધિ ક્યારે સારી થશે ક્યારે ક્યારે સારી થશે તારી કરીને શું કામ છે મે જતી આપણે નાતો રહ્યો તારું બેન કે સહી નહિ કરી આપી એ શું સહી નહી કરી આપી જો તમે સહી કરી આપીને બધા પુરુષો આવા મને થયા કરે એ સહી કરી એકાકાર થી ગયા ચૂકી ગયા તારે આવું બોલો બોલે જ નહી આવું કઈ સહી કર્યા પેલા અભિપ્રાય આપ્યા બરાબર ને સહી સહી અભિપ્રાય હોય એકાકાર થઈ જાય જાગૃતિ એટલે આ તો વહેલા કે જોતા રહ્યો બુદ્ધિ ને કે પ્રોફિટ એન્ડ લોસ દેખાડે આપડે પ્રોફિટ એ નહી લોસ ન પડે મને વિજય એટલે છોકરા <laughs> जरा साफ कर पर कहा आता है के पुआ हा बुद्धि बुद्धि एक तो दुख कर, दुखी करे ધો ધો કરે મારે કપડા ધોવા પડે હાથ ધારી હાથ ધલવું પડે બરાબર નહીં તો મારી જાતે માટે નઈ ગયા છોડિયો કહ્યું કર્યું બરાબર પૈસા ને અર્ચન વેચો નહીં મધ્ય બહુ કાળા ભેગા થયા પણ કુદા હું જવાનું આ તો બુદ્ધિ ના તો પાન છે મધ્ય કરવાથી વહી વહી શું પૈસા હાથ આવે અને શું કરવા ले, <laughs> हैं है कोई अपनी पास सारा मनस तो आगड़ो के गे त्यू तो तरह तरत अपने कर्म नो उदय आगे તો ત્યારે તમે એમ કે બિલકુલ રાગ દ્વેષ કરો નહીં જાળવી રાખો એટલે બઉ થઈ ગયું પૈસા પાંચ હજાર વધારે કમા ઉદય લાગ્યો આપડે લેવા દેવા નહી વ્યવસ્થિત એ વ્યવસ્થિત કાધે જમ્યા થાય પેલા વ્યવસ્થિત આપણે શું કેવા દસ હજારો વ્યવસ્થિત કાધે જમ્યા ગયા હજાર વ્યવસ્થિત કાધું ઉધાર મેં તો અમારા ભાગીદાર ને કઈ દીધું લાખ રૂપિયા મને કાગળ રાખેલા મૂકી રાખેલા એવું ચોખ્ખું કઈ દી લઉ પૈસા વધારે બરાબર ને હું પાણી ના કરું દુરુપયોગ ના કર એટલે એવું ફરક પડે એવું શબ્દ બોલાય નઈ બોલાય ના કર્યા એ લઈ ગયા અક્કલ વાળા કોઈ લઈ ગયા નથી અક્કલ વાળા નથી લઈ ગયા બુદ્ધિ વાળા કોઈ લઈ જ ગયા પૈસા કોણ લઈ ગયો લઈ ગયા કે હતા શું ના મેડ કેવો મને શું નથી આવડતું તમે હું કઉ છું કે આપવાનું શીખે બરાબર હું આપવાનું ત્યાં કે ભાઈ બીજું કરું બહાર તેના ફેરવાર થયો થોડો ફેરવાર થયો નમતું મેળવ્યું છે આંકડો ઊંચો રાખતો હે ઊંચાડી જોડે નમતો મેળવ્યો એટલે એમના આ કઈ કર્યું હવે મિલકત બેસી ના નાના છોડી દેવાનું ભાઈ પૂછડું પકડી રખાય ને સરસ રહેતા ના ખાય તો કોઈ નોંધ ના લેતું બધા શું કરે કરે શું સારું કેમ કેવું કરેલું હા કહ્યું એકાદ ભૂલ તો થઈ ગઈ સાઈ ના થાય કેટલી ભૂલે માફ કરી છે જીવવાનું કહેવા <laughs> ખોટું ના દેખાય બાબતો આમ ખેટા પડી રહ્યો ત્યાં કાલે ભેગા પડી ગયા શું વાંધું છે ખાવાનું બનાયું ખાજે પણ લોક ના જવાડા કુગાડા શું કારણ અને શ્વાસ સુખ તેને આ પેલા સુખ તો બધા માંડેલા સુખ છે એમાં બધું સુખવાતું સુખા ડે પાં આગળ રહેતા સુખ નથી થતી નહી પણ હેખ હોય દાદાના જ્ઞાન પછી વધારે કેમ કે નથી સમજ્યા પછી નથી સુખ હા દાદાને સમજવા માં સુખ છે એવું દુનિયામાં કોઈ ચીજમાં સુખ જ નથી